આપણે ગયા ગજુ કાપી લીધું ન્યાય છે ગજુ કાપી ન્યાય છે નકામ જાય લંબડાયેલા ભોગવવાનું બીજું નહિ બીજી મુશ્કેલીઓ નું नुकसान फणगा फूटेला फणग्यापी ना फाइलैस वगैरह काम ना फूटेला जे हाँ आखिर रात ऊंगा ना दे हाथी हाथ पगवान आदे घर न तू पम पुरुष छू आम आपको घर उत्तम मतम दिखाई गति नहीं परमात्मा प्रेमज परमात्मा दादा नहीं प्रेम पर जुआम दुनिया में जुआ नहीं बदला जय मैंने फायरिंग कर बहुत गुस्सा कर प्रेम बद હા જયારે જયારે તમારો ગુસ્સે થયા છો ત્યારે પણ મારો પ્રેમ વધ્યો છે ઉલટું શું થયું પ્રેમ વધતું જ ગયું આથી પાંચ વર્ષ પેલા મને બઉ ગુસ્સે થયા મારો દાળ અને રાત બે વખ્યું રાત નાખે બુદ્ધિ હોય બી જરૂરી છે એ બુદ્ધિ પણ બઉ જરૂરી છે લાભ આવું જે ફણગા ફૂટ્યા છે જે કાર્યકારી નથી ને જાગૃતિ નુકસાન કરે છે નુકસાન લગન કામ વિકલ્પી કેવાય વિકલ્પી બુદ્ધિ કેવાય બરાબર એને કૃષ્ણ ભગવાને શું કહ્યું વ્યભિચાર રાત તમને ધારા સાથે વાત કરે કઈ કામમાં લાગે હિતકારી હોય નઈ અને હવા સુધી જાગવું પડે પાછું ઇમોશનલ બધી વાતો બધી ઇમોશનલ ઉદેજ થયા કરે બધા ઉદ્રેક થઈ લો ઉદ્રેક થઈ લોકાર રહી જાય હાસ્ય ઉત્પન્ન થાય હા ટેન્શન રહીત હાસ્ય ત્યાં પરમાત્મા પ્રેમ હોય એ હાસ્ય આપણા દુઃખ ને સરવા દુઃખ દે નારી એક છે કે મુખ્ય વસ્તુ ટાઈમ સે એટલે એનું નાઈજીરિયામાં પ્રવેશ કરવો એ ટાઈમ મળશે નહી મળે આપણે સમજાવી વાત તો એમાં તમારે તો કઈ ચુકું કેવું આગ્રહ નહીં કરવો શું બને છે ગુજરાત ગુજરાત ક્યાં લઈ જાય છે ત્યાં આપડે જોયા કરવા આગ્રહ નહીં કરવો આમાં જ કરવું છે કુદરત દાડેલા રહી છો પણ ના તે ટાઈમ સ્પેસ નક્કી થયેલું હોય તાર બાદ તમારી જોડે આ કોર્નર માં વાતચીત થાય નહીં તો આ કોર્નર માં વાતચીત થાય બધું ગોઠવણી જ્યાં બધી સત્તા આપણે ગુજરાતમાં શું કરવાનું છે તેને માટે પણ આપણે છવા માંગીએ છીએ કે આવું ના થવું જોઈએ શું કયું એવું ન થવું જોઈએ આપડે સારું થવું જ છે સારું કરવું જ છે મનમાં રાખવું અને તેમ છતાં આવું થઈ જાય તેને આપણે એ નથી આપણે બરાબર ત્યારે માટે ફક્ત એટલું પશ્ચાત આપણે રાખો કે આ ના થાય તો સારું નાઇજેરિયા થી ક્યારે આવે છે લાગણી શીલું હતું ને દાદા ધ્યાને કરીને લાગણીઓ બાગણીઓ બધી બાજુ મૂકીને રસ્તો કરી લેવાય રસ્તો કાઢ લે અને તેમાં પણ આપણી કૃષિ ભાઈએ કરવા નથી તો એનો અંજ દુભાય નહીં એવું વળવાનું એવું ના કેવું જોઈએ કે આપડે તું ઇસ્ટ આમ છું તેમ છે એવું કે નહીં એવું ના વિચાર પડવું છે આ વળીએ વરવા નથી કનૈ હું એ વારું છું શું વારું છું કે તારું હૃદય બઉ સારું છે તો અમારા હંકાર દુભાય એવું થઈ જાય શું થઈ જાય તારે હવે ઘડે ને ઓળખી ગયા પ્રેમ ચાલી જુભાય એને આખું કામ ના હોય તો મને તારું કામ નથી પાંચ રૂપિયા આપીને દુભાવતો હોય તો પાંચ રૂપિયા આપીને શું તો કરો પૈસા તો મળી આવશે પણ એનો અહં આ દુભાવવું જોઈએ જબરદસ્ત ઊંડી વાત છે તેમ છતાં કે ભાઈ આ માગણી કરી શક્તિ ની તેમ છતાં કોઈનો અહંકાર દુભાઈ ગયો હોય તો પણ પેલા પોતે એનાથી અભિપ્રાય કરશે માટે જવાબદારી નથી બહુ એનો ઓપિનિયન ભરી ગયેલો છે દાદા ભગવાન તો આપી ગયા ને કે આનો ઈચ્છા નથી આવે વિચાર પોતાની શુદ્ધ ની ઈચ્છા નથી ના દેવ શું સમજો વિદાઉટ ઇન્ટેન્શન એવો થઈ જાય આ બોલવાથી શું થાય આપડે અભિપ્રાય સુધી પડી ગયો એટલે આપડે મુક્ત થઈ જાય બાજુ आ शक्ति मांग करवा नहीं कचु शक्ति मांगा नहीं फ्लाना प्रमाण नहीं बराबर है शक्ति बात बरोबर है शक्ति मगनी शु करविए ना खाए अपने करव शू की जी कर बीजा ना आम न दुब હા એવું કયું કરવાનું નથી આ તમારે તાર બોલવાનું હતું અવસ્ુ છે અને આમાંથી નવું ફળ ઉભું નહિ થાય આવે નું છે એટલા જગા એ નઈ અને એમાંથી માતા કોટ છે હૃદય ના કરે જરાજુ પડી ગયો અભિપ્રા જ આપડે એના પક્ષ માં નથી આ કોઈ નો અહમ ધુમાવાના પક્ષ માં નથી અભિપ્રાય જુદો જ પડી ગયોગી કરીએ છીએ કરવાનું તમારે શક્તિ દાદા ભગવાન શક્તિ આપો મારે જોઈ છે આ શક્તિ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી માંથી જાય તમને નવ ના બંધાય છે ને આ શક્તિ માં આપવાની ના આવતા જન્મ નવ ના બંધાય એવું ને તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી તમે આમ કરો કે આમ ના કરો પણ થઈ જાય થઈ જાય છે માટે તમારું જ્ઞાન અમને ફિટ થતું નથી ફિટ થાય आदत रोक नहीं, आ, ही नहीं बनने आवे। तूर्ण। तूर्ण। तूर्ण। समझ हम कोशिश करते है नई जाए हर मगर आगे के लिए तैयार हो गया इसके लिए मान लिया तो आगे के लिए तैयार नहीं होता है ये आगे के लिए त्यार होता है जो होने वाला है वो होता ही रहेगा नया बीज नहीं डालता वो जूना डाल दिया है उसका फल तो लेना ही चाहिए वो खेत में बीज डालता है वो वो फल, फल मिलना फल ही चाहिए तो अभी वो तो फल मिलेगा अभी ये फल अपने को ठीक नहीं लगता फिर भी क्या करे फिर नया बीज ना मजदार हो वो पहले टाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फलो और नया बीज का सबको बंद हो जाएगा समझ ऐसी बात है બઉ સમાજની વાત આવી વૈજ્ઞાનિક વાવ માં બોલીએ વાવ વાવ વાવ હશે ને આ પાણી પાણી પીવાની વાવ વાવ હોય છે ત્યારે મેં અંદર જઈને બોલીએ રાજેન્દ્ર બોલે તો આપણને ગમે નઈ હું મને રાજા છે આ પ્રોજેક્ટન આપણું છે હવે ભગવાન ની દખલ નથી ગુજરાત આ પ્રોજેક્ટન છે બધું થઈ ગયું એ તો થઈ ગયું કે તું ચોર છે એવું બોલ્યા ને આપડે જે છે એ વાણી ધીમે ધીમે ઉત્પન્ન કરશે આપણને જે વાણી બોલતું ને આ ભાવનાઓ ભાવ્યા મારા પદ મરેલું છે મુસ્લિમ ધર્મ વાળ ના લાગે બધા ધર્મ ના વાર ને લાગે મારી પાસે દરેક ધર્મ વાળા આવે ને વેદાંતિ આવે જૈન આવે વિદ્યા બધું ધર્મ એટલે મનમાં વિચાર કરવા પ્રમાણ ના દુભાય ન દુબાવવા પ્રશ્ન ના અનુભવ થાય એવી મને શક્તિ આપો કોઈ ધર્મ નું પ્રમાણ ન દુબાવવું જોઈએ અને કોઈ પણ ધર્મ કે બાબા જેવડા છે કોઈ આવડા છે કોઈ આવડા છે બધા સાચા છે સરખા સરખા નથી સર બીજા બધા ફૂલ્લી ડેવલપ નથી સાચા છે ખોટા નથી આપડે કોઈ ને ખોટો કઈ શકીએ એનો ધર્મ છે સંસાર કરતો હોય એને આપડે ખોટા કેમ કરી દઈ શકીએ એનો ધર્મ છે આ વસ્તુ હેલ્પફુલ નથી નિંદા નઈ કરવી જોઈએ પડવું નહીં જોઈએ દાદા એ રોજ પડને છે તો પછી પ્રેક્ટિસ થઈ જશે પછી એ ખોટો કાશે નહી આવું જો રોજ વાંચે પછી આની પ્રેક્ટિસ થઈ જાય પછી એવું કરે રોજ વાંચતા વાંચતા પ્રેક્ટિસ થઈ જશે બે રૂપ થઈ જશે અને આજે એવું ના લાગે फायदा धीमे धीमे एडजस्टर अमल करने तकलीफ आपे की नहीं करव पड़ते जो लखेलो करव पड़ते हाँ, पर से। ये, मेरे जैसे। हाँ के ए, ये जरूरी है ना कर तो जसे जो कुछ होता है होता ही रहेगा ऐसा समझिए तो इसकी मीनिंग नहीं होता है हमारा क्या है ये जो हम बांटे ऐसा जीता था हम रोज बांटते अमल करवाइए जो ये दादा शक्ति आपो पर कौनी शक्ति आपो चीज नहीं आज आ रोज आपे एम कही सब आप रोज बाकी विचार करविए पीछे धीमे एक सौ એક વાત છે ગીતા લખેલો છે કે તમે કયો છો તે રીતે પણ હું એમ કઉ કે થઈ ગયો પછી તમારા है है करो, तो न्यार कर, न्यार करो विचार करे शक्ति भी मांगो कोई આપણને બધી અભાવ થાય ને કોઈ ઓફિસ માં સુધી બેઠો હોય ને કોઈ માણસ આવ્યો તો અભાવ થયો તિરસ્કાર થયો એટલે તારે વિચારી પ્રસ્તાવ કરવો જોઈએ આવું ના થવું જોઈએ એવો પ્રસ્તાવ કરવો જોઈએ એવી મને શક્તિ આપે જ નહીં ને સમજો ને હા પેલા ચોપડી તારી જોડી જોડી રાખી છે આ તારે બધું જ્ઞાન આવડી દે છે ખરાબ લાગ્યું તો આપડે આજે રૂબરૂ માં કર્યું મારી ભૂલ થઈ ગઈ માથ માં અને રૂબરૂ માં ના કહેવાય તો પછી અંદર પસ્તાવ કરવો આવું ના બોલાય અને પછી હા પતાવ કરવો જોઈએ પત્તાઓ કરતો જ બંધ થાય ને એટલે એમને બંધ થાય નહી ખાલી બોલવાથી બંધ ના થાય પછી મૃદુ ભાષા મૃદુ રુજુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ ભાષા નરમ ભાષા થી બોલવું આપડે એવી શક્તિ માંગી આમ બધા બધા આવશે સુધારવાનો રસ્તો છે એકદાવાનો રસ્તો શેર ભગવાન મને કોઈ પણ બે સારી જીવાત માં પ્રત્યે સ્ત્રી પુરુષ અગર ગમે તેના ગર્ભોથી ચિંતિત માત્ર પણ વિષય વિકાસ સંબંધિત કોઈ પણ દ્રષ્ટિએ થાય આપડી નક્કી પગલે તો ત્યાં સમયે શું નામ તાર યોગેશ યોગેશ આવું ના હોય કે આવું શોધે ને કે આપણે આપડે ખાનદાન ક્વોલિટી ના છીએ ફરી ફરતાવો કરવો બરોબર ને કોઈ પણ કરાયું એવી પરમ શક્તિ આપો રસી ટોમેટા નું ને ફરી તને યાદ આવ્યા કરે તો લુપ્ત પણ જમવાનો વાંધો નથી પણ ફરી યાદ ના આવવું જોઈએ ફરી એવી ભાજી ખાવે હવે એવા કરે તું જમવાનું જમું છે તો આપડી શક્તિ બધી દુધ્ધ પણ આવત એટલે આપડે કેવાનું જે આવે કબોલ છે ધીરે ધીરે આવકારી જાય ભગવાન કોઈ કોઈ જે ધારી જીવનમાં અને એની લોકો નિંદાઓ કરતા હોય તો આપડે નહીં વસ્તુ બધું અને વચ્ચે ભર્યા હોય તો આપડે પછી પતાવ કરવું આવું ના થવું અગર ગાંધીજી મરી ગયા આપડે એવું કેવા જોઈએ યાદ નહી કરવી જોઈએ ભગવાન મને જગત કલ્યાણ કરવા ને? ની ભાવ થાય તને ભાવ થાય છે કોઈ કઈ વાત ત્યાં લીધું નથી પરવા થઈ ગયો આપડે ના ચાલે આપડે લઈશું જ નહીં આડી છે જ નહીં તો સાધા ને છે મારા નહીં તો તારું જીવન બહુ સારું રહેશે કારણ કે તને જરૂર નો કરી નાખે એ લોકોએ કે નથી રે આ બંધ કરે પણ માં વૈજ્ઞાનિક રીતે જાણવું છે નરેશ નામ છે નામ તો બિયાર ઉપર ઓળખવા માટેનું ખરેખર તું કોણ જાણવું જાત પર બિઝનેસ કરીએ તો જોડે અલગ છે અને નામ પર કરીએ તો આપડે નહીં થોડું જરૂર પડે નહીં કોઈ વખત ચિંતા થાય ખરી આપડે એને વધારે ખરાબ પરિસ્થિતિ મૂકીએ કેવું છે તો છે આપણે એને વધારે ખરાબ પરિસ્થિતિ ના મૂકો છીએ ખરાબ પરિસ્થિતિ મૂકી રહ્યો છું કેટલા શું કર કેવા સબંધ આત્મા ને પરમાત્મા શું સવાલ નામ રમણભાઈ રમણભાઈ રમણ રમણભાઈ તમારી જોડે સંબંધ વધારે કે રમણ જોડે જોડ નહી જોડે રમણભાઈ એ રીતે આત્મા પરમાત્મા તેનો કે જ છે આ સંસારમાં સંસારમાં રીતે દ્રષ્ટિ છે તો બધી આત્મા કેવાય અને તેની દ્રષ્ટિ થઈ ગઈ આ મૂળ આત્મા કહેવાય જ્યાં સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી આત્મા જીવાત્મા જીવાત્મા આ સંસારમાં શું મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં સુધી એની શ્રદ્ધા છે એવી એની બિલીફ છે ત્યારે એને પોતાને એમ સમજાય કે સુખ અંદર થી આવે આત્મા આત્મા આનંદ સુખ નું છે પરમાત્મા આવે એની બિલીફ એમ થાય છે ત્યાંથી સુખ આવે એ બિલીફ બન થાય બિલીફ રામલીપ ઉપર થાય છે પરમા પરમાત્મા માંથી પરમાત્મા ના થઈ શકે અંતરાત્મા થયા થઈ શકે અંતરાત્મા બે કામ એક તો અતાર સુધી ના જે દેવાણો થઈ રહ્યા છે દેવાણો નિકાલ કરવાના અને એક પોતાનું સ્વરૂપ સ્વરૂપ ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે અંધાર ન કિંમત છે હા નિર્ભય થવાની જરૂર છે કોઈ પણ પ્રકારનો ફેર ના લાગે સખત ધ્યાનની જરૂર છે ડિપેન્ડেন্সি કામની નથી તો ડિપેન્ડেন্সি ગમે છે નહીં નથી નથી ગમતી નહીં તો તમે માં હuire છો નું કામ કરે છે ઇન્ડિપેન્ડન્ટ હોવું નથી ઇન્ટરવ્યુ આવની શુંને કે છે দাদা કે એસે ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ છું ને છું કે ઇન્ડિપેન્ડન્ટ છું આવ છે ભટકવા દેવું એ મન ને સ્થિર કર્યા પછી ભગવત નામ લેવું એવું નામ લેવું કે જેનાથી મન સ્થિર થઈ જાય નામ સમય અમુક સમય પૂરતો જતો પાછું એમ કરતા કરતા એ સ્થિર થઇ જશે આ કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવ થી બોલશો ને સ્થિર થઈ જશે બિલકુલ શાંતિ રહેશે આખો શાંતિ થાય અસીન એટલે કોઈ સીમા નહીં સીમા નહીં અનલિમિટેડ થતું હોય અનલિમિટેડ સીમા નહી કોઈ બરોબર છે ને આ કલયુગ છે ને એટલે બધું ડિફરન્સ થઈ ગયું છે સંત પુરુષો હરિજન્મ લઈશ માં પાક્યા છે આ પેલા ની વાત તો આવી બરોબર છે બીજું શું કુઝન છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે સંસ્કાર કઈ સંસ્કાર હોય એવું કઈ કારણ કે સંસ્કાર સંસ્કાર સંસ્કાર અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ પાકે એમ સંસ્કાર ને લીધું સંસ્કાર સંસ્કાર નહિ સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે ઘણા બધા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો વૈશ્વમાં એટલે ભેળસેડ થઈ ગયું છે બધું જેમાં ઘી આવે છે ને એવું બધું એટલે પછી ત્યાં પાકે પેલા તો એવું હતું નહિ જ્યાં સુધી ભેર નતું क्षत्रिय ब्राह्मण जी देखाय दारू जबार पड़ता पीवा पी दुनिया जुदी जाती ना देखाय देखाय कारण थे शरीर ना हाँ भूली जाए દારૂ પીવાથી દારૂ નોલ છે અમલ પોતાનો અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ અધિકારથી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી પછી એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે ત્યાં સારું બોલશે આ મારા કાકા અમારા ફુવા સપના માં આ રહ્યો છે સપના માં અમારી જાડે ત્યાર પછી જાગૃતિ કેવાય આ સપના થાય કાકા થાય સપનામાં જાગેલા માણસ ને આ ન દુખાડે નઈ સપના સુધી જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુખ અસર થયા કરે मानसिक री कुंबी जाए तो असर थे क्षणिक क्षण असर तो हेस ने कोई कुटुंबी जाए तो ये असर तो थे क्षणिक असर थाय असर तो थे जाए सत तो सत ने पी सकती हे सत ने असर थी सकती हे ये असर के ડ્રામા માં છોકરો મરી ગયો પણ એ સાચું હશે સંતમા કરવાની જરૂર કેમ પડે સંત ડ્રામા કરવાની જરૂર કેમ પડે ના આ સંસાર ઇટલ ડ્રામા જ થયેલો છે આ ડ્રામા જ છે ડ્રામા લોકો ખરેખર ડ્રામા જ છે આ ડ્રામા ઇટ એ દે નહીં નાટક નાટક છે તૈયાર થયા નથી પાકો માણસ કોઈ દળે દુખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કયો પણ આ કાચા ડ્રામેટીક નથી થયા હજુ તૈયારી જ નથી ને કાચી અસર થાય સંતો ના હોય પૂરા પૂરા સાત કાચા સંત બધા જ્ઞાની હોવાથી જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવાની આત્મજ્ઞાન સંતો અસર થાય કાલ ગામા છે બીજા બહુ જત નો ગણિત શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિતના દાખલા આવી ગયા પેલો એક આપનો જ્ઞાન જ્ઞાન કેવું જ બધું છે પડખાયો નથી એમાં એમાં જ્ઞાન નો પડછાયો ન નથી એક અપૂર્વ પ્રસંગ માં વાત નીકળી કે આપ જ્ઞાન નિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાના નિધિ બધા અને ભગવાન કૃપા વર્તે છે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન થાય હવે જે ભગવાન ની કૃપા જે વર્સે છે તો ભગવાન કૃપા આપની કૃપા તો બધા ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણે વિનય પ્રમાણે એના વિનય પ્રમાણે પુરુષાર્થ વિનય પ્રમાણે મારે જરૂર નહી છે આ જગત માં કેવા તો વિનય હા વિનય એને વિનય આવી નહીં માંતો રહે પરમ વિનય ના જગ્યા સ્થાન ના છોડે વસ્તુ નથી આ જ્ઞાન જુદું આત્મા જુદો છે ને સાધન રૂપે છે જ્ઞાની પાસે પરમ વિના જ્ઞાની પરીક્ષા આપડે કરી નહિ એમના એમની જોડે બેસનારા મહાસના અભિપ્રાય છે જોઈ લેવાની પાસે બેસનારા બધા હોય એમના શું અભિપ્રાય છે કારણ કે એ રોજ જરૂરી ની પરીક્ષા કરે એના જેવી વાત પરીક્ષા વાય થી પરીક્ષા કરવી પડે પાણી વાય તો એને રિયલાઈઝ કરવી પડે કે જાડી છે કે પાથળી છે કે સુકી છે બાજુ આપડે વાતાવરણ પૂછી લેવાનું હા ને ઈઝી આપણા શું અનુભવ આપના શું અનુભવ